યોનની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય ચોથી સુવાર્તા એટલે યોહાને લખેલી સુવાર્તા એનો અધ્યાય પહેલો આદિ શબ્દ હતો અને શબ્દ દેવની સંઘાતે હતો અને શબ્દ દેવ હતો તે જ આદિએ દેવની સંઘાતે હતો તેનાથી સગડું ઉત્પન્ન થયું એટલે જે કંઈ થયું છે તે તેના વગર ઉત્પન્ન થયું નહીં તેનામાં જીવન હતું તે જીવન માણસોનું અજવાળું હતું તે અજવાળું અંધારામાં પ્રકાશ છે પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં બે બે મોકલેલો એક માણસ આવ્યો તેનું નામ યોહાન હતું તે શહેદીને સારું આવ્યો કે અજવાળા વિશે તે શાહેદી આપે એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે તે તો તે અજવાળું ન હતો પણ તે અજવાળા વિશે શાયદી આપવાને તે આવ્યો હતો ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું તો પણ જગતે તેને ઓળખ્યો નહીં તે પોતાનાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો તેઓ લોહીથી નહીં કે દેહની ઈચ્છાથી નહીં કે માણસની ઈચ્છાથી નહીં પણ દેવથી જન્મ પામ્યા શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને પિતાના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો યોહાન તેના વિશે સાહેદી આપે છે અને ઘાંટો પાળતા કહે છે કે જેના વિશે મેં કહ્યું છે કે મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયો છે કેમ કે તે મારી અગાઉ હતો તે જ છે કેમ કે અમે સર્વ તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા કેમ કે નિયમશાસ્ત્ર મુસાની મારફતે આપવામાં આવ્યું પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી દેવને કોઈ માણસે કદી જોયો નથી એકાકી જનિત દીકરો કે જે પિતાની ગોદમાં છે તેણે તેને પ્રગટ કર્યો છે જ્યારે યહૂદીઓએ યરૂરસારમથી યાજકોને ત્યારે યોહાન પાસે એવું પૂછવા માટે મોકલ્યા કે તું કોણ છે ત્યારે તેની સહેદી આ હતી એટલે તેણે કબૂલ કર્યું અને નકાર કર્યો નહીં પણ કબૂલ કર્યું કે હું તો ખ્રિસ્ત નથી તેઓએ તેને પૂછ્યું કે તો શું તું એલિયા છે તે કહે છે કે હું તે નથી શું તે આવનાર પ્રબોધક છે તેણે તેઓને ઉત્તર આપ્યો કે ના માટે તેઓએ તેને પૂછ્યું કે તું કોણ છે કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ તું પોતાના વિશે શું કહે છે તેણે કહ્યું કે યશા પ્રબોધકે જે કહ્યું કે પ્રભુનો માર્ગ પાદરો કરો તે પ્રમાણે રાનમાં ઘાંટો પાડનારની વાણી હું છું પડોશીઓ પાસેથી તેઓને મોકલવામાં આવ્યા હતા તેઓએ તેને પૂછ્યું કે જો તું ખ્રિસ્ત નથી અથવા એલિયા નથી અથવા તે આવનાર પ્રબોધક નથી તો તું બાપ્તીસમાં શા માટે કરે છે યૌહાને તેઓને ઉત્તર આપ્યો કે હું પાણીથી બાપ્તીસમાં કરું છું પણ તમારી વચ્ચે એક ઉભો રહેલો છે તેને તમે ઓળખતા નથી તે જ મારી પાછળ આવે છે અને તેના ચંપલની વાદરી છોડવા હું યોગ્ય નથી યર્દન બે થાનીમાં જ્યાં યોહાન બાપતીસમાં કરતો હતો ત્યાં એ બિનાવ બની બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે કે જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે જેના વિશે મેં કહ્યું કે મારી પાછળ એવો એક પુરુષ આવે છે કે જે મારી આગળ થયો છે કેમ કે તે મારી અગાઉ હતો તે એ જ છે મેં તેને ઓળખ્યો ન હતો પણ ઈસરાયલની આગળ તે પ્રગટ થાય એ માટે હું પાણીથી બાપતીસમાં કરતો આવ્યો છું યોહાને શહેદી આપી કે આત્માને કબૂતરની પેઠે આકાશથી ઉતરતો મેં જોયો તેના પર રહ્યો મેં તેને ઓળખ્યો ન હતો પણ જેણે મને પાણેથી બાપતીસમાં કરવાને મોકલ્યો તેણે જ મને કહું કે જેના પર તું આ આત્માને ઉતરતો રહેતો જોશે તેજ જ પવિત્ર આત્માથી બાપતિ કરનાર છે મે જોયું છે અને સહાયદી આપી છે એ જ દેવનો દીકરો છે બે દિવસ અહી તેના બે શિષ્યોની સાથે ફરી ઉભો રહેલો હતો તેણે ઈસુને ચાલતો જોઈને કહ્યું કે જુઓ દેવનું હલવાન તે બે શિષ્યોએ તેનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને તેઓને પૂછ્યું કે તમે શું શો છો તેઓએ તેને કહ્યું રાબી તેનો અર્થ ગુરુ થાય છે તું ક્યાં રહે છે તેણે તેઓને કહ્યું કે આવીને જુઓ માટે તે ગયા અને તે જ્યાં રહેતો હતો તે સ્થળ જોયું અને તે દિવસે તેઓ તેની સાથે રહ્યા તે વખતે આશરે દસમી હોરા થઈ હતી એટલે બપોર પછી ચાર વાગ્યા હતા જે બે શિષ્યો પોતાનું જે બે શિષ્યો યૌહાનનું બોલવું સાંભળીને તેની પાછળ ગયા હતા તેઓમાંનો એક સિમોન પીતરનો ભાઈ આંદ્રિયા તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે કે મસી જેનો અર્થ ખ્રિસ્ત છે તેમને મળ્યો છે તે તેને ઈસુની પાસે લઈ આવ્યો ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે તું યોનાનો દીકરો સિમોહન છે તું કૅફા કહેવાશે જેનો અર્થ પથ્થર છે બીજે દિવસે ઇસુને ગાલમાં જવાની ઈચ્છા થઈ અને ફિલિપને મળીને તેણે તેને કહ્યું કે મારી પાછળ આવ પણ ફિલિપ તો બેચસાદાનો એટલે આંધ્રિયા તથા પિત્તરના શહેરનો હતો ફિલિપે નથાનાયલને મળીને કહ્યું કે નિયમશાસ્ત્રમાં જેના સંબંધી મુસાય ત્યારે પ્રબોધકોએ લખેલું છે તે એટલે નાઝરતનો ઈસુ યુસફનો દીકરો અમને મળ્યો છે ત્યારે નથાનાયલે તેને પૂછ્યું કે શું નાઝરતમાંથી કંઈ સારું નીકળી શકે ફિલિપ તેને કહે છે કે આવીને જુઓ ઇસુ નથાનાયલને પોતાની પાસે આવતો જોઈને તેને વિશે કહે છે કે જુઓ આ ખરેખરો ઇસરાયલી છે એનામાં કંઈ પણ કપટ નથી નથાનાએલ તેને કહે છે કે તું મને ક્યાંથી ઓળખે છે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે ફિલિપે તેને બોલાવ્યો ત્યારે પહેલાં તું અંજીરી નીચે હતો ત્યારે મેં તને દીઠો નથાનાયલાએ તેને ઉત્તર આપ્યો કે રાબી તું દેવનો દીકરો છે તું ઈસરાયેલનો રાજા છે ઈસુએ તેને કહ્યું કે મેં તને અંજીરી નીચે જોયો એવું મેં તને કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે એ કરતાં તું મોટી વાતો જોશે તે તેને કહે છે કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમે આકાશ ઉઘડેલું અને દેવના દૂતોને માણસના દીકરા ઉપર જળતા અને ઉતરતા જોશો